અંગ્રેજ નહી આ જગત માં જે બધા છે સારા માટે જ છે બધું તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે છે તમે કોર્ટમાં ઝઘડા કરી ના હોય બધા ઝઘડા તમે છોડી દો કોર્ટ તમને તો એડજસ્ટ એટલે બધા છો કે આવું શું થશે શું છે તો ભલે આજે વકીલ ના હોય થાય છે તમારી ઈચ્છાઓ આકાંક્ષાઓ બધું પૂરું કરે અને જગત જો પુરસ્થિ હોત આ લોકો પુરુષ પુર હોત તો આ જગત સ્ત્રી ના હોત તો તારી સ્ત્રી થાય જગત ને જરૂરિયાત છે એટલે સ્ત્રીઓ નજીક આજુબાજુ દરેક દેશને જરૂરિયાત છે કડિયા દરેક ને જરૂરિયાત છે સુતાર દરેક દેશને જરૂરિયાત એટલે ડાક્ટરો વૈ જ્યોતિષ્યોતિષ તમને એમ લાગતા ઉઠો હોય ભાઈ જોડે થઈ અને બહાર નીકળ્યો આક્રમણ થાય કશું પણ હાઇ જાગી કશે હવે તમારે નજીક મળશે કશું નકામું નથી મારતો ગાડી બોલો ની વાત કરતો નહીં આ બધી જરૂરિયાત છે આપડે નહીં જરૂરિયાત નહીં લાગતો છે આપી દે પણ એને જોયું કે એને પછી લાગે છે પછી જેટલા દ્વારા અમલ થયો એટલા દ્વારા કરો એને પછી અમલ ઉતરી જાય પાસે એટલે ઘરે બધું જે આપડે એ બોલે છે ને એવા આ રોલ પર પોલીસ વાળું કોઈ સાહેબ નહીં તેના આ તો કુદરત બધું ઉત્પાદન કરે છે વાણિયા લોકો પટેલો કઈ દ્વારા એ લોકો છે ના દ્વારા મેં દોરી શું કર્યું એટલે કુદરતે આવું બધું ઉત્પન્ન કરેલું છે હિન્દુસ્તાન માં આટલા લડવૈયા જોઈએ છે પાકિસ્તાનમાં આટલા જોઈએ દરેક જગ્યાએ લડવૈયા પાકે છે આટલી બાજરી આટલા ઘઉં એ બધું હિસાબ થી પાકે છે આટલા બકરા તો એટલા પાકે બકરા ખાય છે ને લોકો બકર ખાય છે ને કેટલા જેટલી જરૂરિયાત એના વિદાય ઉત્પાદન થાય છે કુદરતું કામ થાય બધું સપ્લિમેન્ટરી થાય છે પરીક્ષા આપવા ગયા હોય તો પછી એના માટે ચિંતા પિતા બધા થાય છે કોઈ તમને ડખોડખર કરી શકે એમ સ્થિતિમાં જ નથી માટે વર્લ્ છે દખલ કરે ને એટલે જો ચિંતિત માત્ર દખલ દાખલ કરેલું ચિંતિત બધા બારતીયા નું ગામ હોય અને દાખલનારો બધા હેરાબીરા હોય ને એમનું ના લે સાહેબ ના પાંચ દસ પોલીસ વાળો ગયો હોય ત્યારે લઈ લો હા પોલીસ વાળા ને એને મારો લઈ લો અને પોલીસ વાળી જરૂર થયું છે પોલીસ બંધ કરવા માંગો છોપ્ત બંધ કરવા માંગો છો એના કરતા લૂટી જાવ એટલે ફરી લૂટાવવું નહીં પડે એક લૂંટી જાવ તો જેટલો હિસાબ છે જરૂર સુધી પોલીસ વાળા આપડે આરું રાખીએ આપડો ગાડો ક્યારે મારવા માં એક પથ્થર પણ તમને હારી ના શકે જો તમે તમે દખલ ના કરો તો અરે કોઈ કે માણસ છે તો તમને હું આરે તમે દર ના હોય મકાન તમને હડે શું કાયદો મકાન હડે ને આ તો મકાન માટે લોકો રૂચા કરવાના ને એ કુકો એ વેની નાખો દખલ કરે છે અને દવા દવા કહે ખરા એટલે એવું કરે નહી તો આમાં આ ડખોડખા કોઈ છોડે નહીં તમને આ દરેક જગતમાં બાહ્ય કઈડ છે અને અંતર કઈ છે તમે અંદર કઈડ જ કહીશો હવે હે કોઈ જાતું નહીં અને બહાર ગઈ બહાર ઊંઘ ને હિટલર તમે અહી ચાલે જાઓ તમારું વટન પણ નથી થયું આ તો નબળી કેવાય દવા થઈ કેટલો દવા ફરતો થાય મને ક્યારે આપણે એને તને થતું તો તારો એવું બોલજે કે હું નિર્વેદ છું આવેદક સભા મારો નથી હું નિર્વેદ છું એટલે બધું અહીં કર્યું નહી ખરેખર પોતે વેચતો જ નથી પણ વેદેથી પૂર્વ અભ્યાસ છે શું પૂર્વનો અભ્યાસ કરેલો છે ને ખેતી પૂરે આ તમારી દખાડના હોય કચ્છ કહી રહ્યું નથી આ દેખા પેપરમાં આવે મોટા માટી ઉતારી મારીને ભગી લેશે લૂંટી લે છે ફરણ કરી લેશે ફરણ કહેશે મારે છે દૂરે છે એવું આ જગત છે એનો કોઈ ચલાવનારો નથી એવા એવિડન્સ છે કે તમને દખો તો કરી શકે તમને દખડે કોઈ કરે છે ઘર કર કોઈ કરતું નથી આ જેટલા વર્ષો બરાબર ઠીક થયેલી મને કે જગત માં કોઈ દખોદખલ કરી શકે એમ છે નહી આપણું દખોદખલ પરિણામ છે મતલબ પોલીસ વાળા ગાડી લઈને આવતા હોય અને ગાડી કઈ લાઈટ બોલી ગઈ હોય નામ લખાવો આડુ ના બોલીએ નઈ યાર ઇન્જર બેટરી સમજાય દખલ કરો અને આપડા કેટલું આખો ધારો આ અરે હારીન બેસ ને પછી ઉકેલાઈ જાય હારીન બેસાડે કઈ દે તમારા હાર્યા પછી કોંગ્રેસ આવે છે ને અમુક બેઠડા કારણ કે હરિંદ બેઠડા તમે તમને ગેર ઉમણી આવે જો તમે આપ્યો તો તમને ઉમણી આવે અને મને જ વાંધો જ નથી પૂના આવે બહુ તારે ગયો ને મનમાં નક્કી કર્યું તો ગુનો લાગે દખલ કરી એના કરતા એ દખલ ના કરું એને જીતા રસ્તા નહીં રસ્તા શું કરો બહાર રાખો આ બાળક આ ખેતીવાડી કારણ બળદ બહાર નાખે તો શું થાય દુનિયા દરેક મોટો બધા લડો બરોબર આપણું જ ના પડે લડતા નથી લક્ષણ ધૂમધામ ખર્ચ કરે ખુલ્લા તમને કરતા કોણ કરાવે તમે નક્કી કરો મારે ડખો દખલ કરવી નથી તો એનો અંત આવે હું તમે પ્રજ્ઞા ભાવ છે અત્યારે સુધારવા તો થયા છો પણ પ્રજ્ઞા ભાવમાં પ્રજ્ઞા ભાવ એટલે આપણે નક્કી કરવાનું પ્રજ્ઞા શું કે છે કે આપણે ડકો દખલ કરવી નથી અજ્ઞા શું કેતી હતી કે દફ લખો દખલ કરી લખો દખલ માં અંત આવે એવો નથી એટલે પ્રજ્ઞા ના પાડે મારે કરવી નથી બોલ્યો આગળ પડી જાય અને મારે કરવી છે એવું કેતો વધી જાય આ ડખલ કોના કેવી એ બાજુ સમજી રહેવું પડે કે કોઈને ચિંતિત માત્ર અર્ચન થાય કોઈને ચિંતિત માત્ર થાય એવું પ્રયોજન નહીં વિચાર પણ નહીં પ્રયોજન વાત તો વિચાર પણ નહીં